એટલે બે વાક્યો આપે ફર્સ્ટ રેડ પોઈન્ટ સેકન્ડ રિયલ વ્યુ પોઈન્ટ આ બે વાગ્યા કાલ શરૂ કરવાની પાડે છે ને જોવાનો અભ્યાસ કરવો પડે ને